છોકરા કયા અવતાર નતા છોકરા એક નહી ગમતું તો એ તો કેટલું થાય આપડે દાદી છોકરા લાવી બરા કેમ ના બર આપડા છોકરા તારી લાઈ બધી દાદા ના કરેલો વ્યવહારો આ બધા જેમાં વ્યવહાર ધર્મ કોઈ રહેવા જ નથી વ્યવહાર તો હમેશા આદર્શ હોય કેવો હોય આદર્શ વ્યવહાર નિશ્ચય ચુકે નઈ એનો વ્યવહાર ના કેવાય થયા નથી બધા આજુબાજુ વાળા કે આદર્શ કેવાય કેવાય કેવાય અને તમારા માટે આજુબાજુ પૂછવા જવું તો એવું કે કોઈ દાડે હું ત્યાં બોલ્યા નથી ના તમે વ્યવહાર આપણે કર્મ ગ્રંથ છે અને તે પુસ્તક ભગવાન હોય તો સારું આપણને એમ ખાતરી થાય પણ કર્મ જ નહી કરવા પડે તો આ કરે તમારાથી કર્મ જ નહી થાય પછી પછી કર્મગ્રંથ ની જરૂર નથી આવે પછી કર્મગ્રંથ જાણવું પડે કે આમ કરીએ તો આમ થાય આમ કરીએ તો આમ થાય પણ આ કર્મ ગ્રંથો ભગવાન ના નથી વતલા ગાળાના છે આ સમજે વતલા ગાળામાં આચાર્યો રચેલા છે જો ભગવાન હોય નૈના બેન જુદા પછી ડેરા સમય તે નૈનાબેન કરે તમારે જોયા કરો નૈના બેન બરોબર કરે છે કે નહીં કે અવસર પીણી છે આ શું છે અવસર પીણી એટલે ઉતરતું જાય છે આથી ગયાતાર એને લાપત મને તાલ બેહાળી ગયા અવસર પીડી કા ઉતરતો કા શું પછી તમારે કર્મ બનતા છે તમને તો પછી આનંદ નઈ પાડે અમારી આખ્યા છે ને એને અલ્લા આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ ભગવાન કહ્યું છે આજ્ઞામાં હોય તો મારા તમારે કદાચ નવું કરવું હોય તો મને કેવું ને આજ્ઞા લઈ ને કરવી નવી જાતનું કરવું અમે બધી આજ્ઞા આપીને પણ આ પાંચ આજ્ઞા આપીએ ને એ તો તમારું આખું બધું આખા બધું ભગવાન બધા સાસુ જાય કરવું આખો દાડો થઈ શકે અમારે એવી છે આખી દાડ કરવાની તો પછી કરવી જ જોઈએ એવું એવું થાય એવું છે આધિજ્ઞાન આખો દાડો પુણ્યા થાય સમાધિમાં જ રહેવાય આખો દાડો અને આધિ વ્યાધી ઉપાધિ બસો લોકો નાખતા હતા એટલે એમને યાદ કરે એટલે આપણને અભિમાન ના થાય કે એમના જેવી સૂલીભદ્રાની બહેનો કેવી હતી પણ આવું તમારે જેવું વિચારનારા બહુ ઓછા બઉ જઈને આવ્યા પણ તમારે જેવા ભેગા થયા કેવા કેવા જઈનો થઈ ગયા સુગંધી આવતી એક કલાક વધારે આખી જિંદગી એક કલાક સાંભળી આવ્યા પ્રત્યક્ષ નથી જી જીન ત્યાં સુધી જૈન કહેવાય વાણી વર્તન કેવું હોય મારું થઈ ગયું જમવાનું ના મનોહર થઈ ગયું મન ને હરણ કરે મન નું હરણ કરે છે તમે દાદાનું વાણી વાણી બધું વાણી વર્તન વિનય બધું બનાવ કેવું ભાઈ તો મોક્ષ મોક્ષ માં તો એમ થાય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 સાક્ષાત તીર્થંકર તો શંકા જાય ને સાત્રીસ બત્રીસ બધું કલા આપવાની એવી સરસ કલા આપે શેઠ એમનો ટાઈમ બગાડી બે કલાક ટાઈમ બગાડી શેટ ફરી ઝઘડો ના થાય ઘેર જ નો રૂપિયા નહી હોય કારણ કે આવું સલાહ આપ્યા શું કમાય આ લોકો નવરા નથી તે કમાડે કેવું કેવા સીટિયા જે દેશમાં વાતો કરવાની રહી ખાલી ફરી ઉત્પન્ન થશે કંઈ ફરી ઉત્પન્ન થશે આવું જ્ઞાન ફેલાય તો શું દંડ આપવો જોઈએ અહ વ્યક્તિ પૂજા ના થતી હોય અને મિત્રા પૂજા થતી હોય તો કઈ જો આપણે જુવામાં ભૂલ થતી હોય તો હે તમને કેમ લાગે છે ન હોય કે તેના કર્મ તો ને ભગવાદ પડે ને ખોટું જુએ તો ખોટું જુએ તો એના કર્મ એને ભગવાદ પડે ને એના કર્મ ભગવાદ પડે પણ અહી શું દંડા પો પડે એ કઈ રીતે ખબર પડે વ્યક્તિ પૂજા કોઈ જગ્યાએ જુવામાં આવસ તમારે આય કોઈ પોતાને સંપ્રદાય છે ભાદર ના છે હજુ કાગર એમ પટેલ નામથી આવે છે જે દાદા ભગવાન છે એ તો વિતરાક છે હવે જો તમે વ્યક્તિ પૂજા જુઓ તો તમારી જ ભૂલ છે શું કહ્યું ભગવાન નમસ્કાર કરે છે અંબાલાલ જો ભગવાન થયા હોય એમ પટેલ પૂજા કેવાય એવું અહીં નથી અહી નથી બીજી જગ્યા હોય તો ભલે નથી બીજું શું પૂછવા નથી આજ વિતરાગ ની સંપૂર્ણ વિતરાગ ની જે પૂજા હોય તો આ પેલા સંપૂર્ણ વિતરાગ ની પૂજા નથી અને આ ડેરાસર માં સંપૂર્ણ વિતરાગ ની પ્રજા છે પેલી માનેલી છે અને મહાદેલી માં ફેર છે માની લો રાખદેશ રાખ દેશો અર્થ છે ને તમે ગાર ભળો તો રાખદેશ ના થાય તો જાણું અને રાષ્ટો પાછું ગાર પડે માર મારે તોય વિતરાગ રે એમનો વિતરાગ સમજ ને જે રાગદેશ ના થાય એ વિતરા એના મનમાં એમ કે આ વ્યક્તિ ગુજરાતી એની દ્રષ્ટિ ને બધા પૂજા કરે છે તમને કેમ આવે ભૂલ થઈ આવી જઈને થઈ રે ભૂલ થતી મોટી પચી ઓછું પચ્યું ઓછું જગત ના લોકો કેવા વ્યક્તિ જગત ના લો તો એમને જેવું આખે દેખાય એવું કે એમ પણ ખરેખર ના કેવાય તમારી જાત ને ખોલવા માટે રસ્તો દેખાડો સરળો જલ્દી એટલે તમને રસ્તો કરી આપી ક્યારે પાર આવે તમારા ઘેર એમ